વધારે હોય ના હોય તો હલકા માણસ નાઘરી પગે લાગી અમારું શું અમારે જે રીતે પગે લાગતો રીત અમારી બે આત્મા ને પગે લાગવું પેલા વાઘરી નહીં પગે લાગવું બંને રીતો અમારી પણ હોય પુતરું છે બનાવેલું એ પગ માં અીયા નમસ્ત્યા કરે છે આ તો આમળા નતા કરતા પેલા પેલો આમાં છોકરા ના ભેગ બાપ ના આવેદા ની ચાલે ના પગેલા કરે હા હવે ના ચાલે પગે લાગે તે સર ને લોકો ને પગે લગાડવા માટે પછી રડે બધું આવું કોઈ પગે લાગ્યું બહુ શક્તિ વધે આ તો નરી શક્તિ નું જ કારખાનું છે એવડી મોટી વિધિ કરી ને છે કે નરી શક્તિ થાય છે એટલે એ સમજી ગયા છે કે શક્તિ ઉત્પન્ન થાય ને જબરદસ્ત મને ક્યાં છે નીચે લાગ્યો ને પછી ઉઘડા પડ્યા હા જોવાય છે શું છે આપડે ના કચાસ નઈ કચાસ નહી કચાસ નઈ પજવે તો કચાસ કેવાય આપડે ઓગણપચાસ ઓગણપચાસ ખરું કેટલું કોણ ગાલે કોણ કોણ ગાલે તું કરી જ નહીં બે પ્રકાર નો મો એક મો છે તે બીજ રૂપિયા છે એટલે અમે ના વળીએ અમે વળીએ નહી સાથે આ મો તો દેખાય છે પણ ઓગણી ને ખરાબ થઈ જવાનું નવું બીજ નહી પડવાનું બંગડી પેલા સાથે નહી વડતા કપડા બપડા કરે છે બધું વાળ હોય વારછા હોય તેલ ઘાલે બધું સંસાર લોકો બધા નામ દઉં તમને એમ લાગે ટોકરસી માથામાં નાય છે પેલા ને એમ લાગે હું કરું છું કોઈ પણ બાબતમાં કે આ કપડા પહેરવા માં કે આમાં કે કોઈ પણ વસ્તુ કાર્ય કરતા હોય એમાં કોઈ સમાજ કોઈ આપણી સામે આંગળી નો ચિંધી જાય એ રીતે રેવું એ બઉ છે આપડે ના હોય જોઈએ નથી તો એ પોતાને ખોટું થઈ ગયું કરે છે મહિનો કેવું રહ્યો મહિનો ત્યારે પ્રગટ થાય ત્યારે કયું ગુણસ્થાને પ્રગટ થઈ ત્યારે ગુણસ્થાને કઈ નામ નું ચોથા ગું ગુઠાણું નથી હોતું ચોથા લેવા દેવા દેવા નથી હોય દાદા સમ્યુ હમ દર્શન તો હતું પેલી સમ્યક દર્શન તો હતું ગું બદલાય નઈ એમાં મન ના પર્યાયો બધા મનની અવસ્થાઓ તમારા મનની અવસ્થાઓ જાણવી શું ચાલુ સચી જગ્યા સાતમું હતું તે વખતે પેલા મન પ્રયોગ જ્ઞાન થયું ત્યારે તે વખતે અથવા તો રીક્ષા લીધી ત્યારે બારું બાર પચીસ મિનિટ ચાલેક પછી કેવું ગણ થઈ જાય બારમું ગુણ હતું એમને ઘર છોડી તાર થી બાર નું આવ્યું હતું ઘર છોડ્યું ઘર છોડ્યું ત્યારથી બાર તમે શું કેવી ભગવાને તે છેડે ત્યાંથી ઘર છોડી ને જ્ઞાન ગમે જ્ઞાન ગમે નથી ભગવાન દસમું વ્યુ અને અગિયારમું હોય નઈ હંમેશા આઠમા તો સાધુ નહીં દસમું હોય સાધુ એ દસમા સુધી પહોંચે સાત સંકેત ધારી સાધુ ને દસમા સુધી પહોંચી જાય દસમો સૂક્ષ્મ કસાયું હોય ભગવાન નો સૂક્ષ્મ કસાય હોય નઈ ભગવાન ને સૂક્ષ્મ કસાય હોય નઈ તમે સ્ત્રીગ્રહ તો દેશ ત્યાંથી આગળ છોડ્યો સંસાર છોડ્યો ને ત્યાંથી એ પરિગ્રહ છૂટ્યો એટલે હોય નસાય ભગવાન કસાય હોય બારમા પછી બારમા પછી બારમા પછી સાડા બાર વર્ષ આખી જાય બારમા પછી બારમા પછી કિંમત છે બારમા નો બે અંદર બાર માં પેલું તો કલાક માં થાય ચોથે ગું એક કલાક માં ફરી આવે તો બાર માંથી કે બધું પતાવી દેવું કોઈ જગ્યા કોઈ બાકી ના રહે બાકી નહીં રહે બાકી બાકી ના રે બાકી ના ભગવાન ઉદય હોય શીવા ઉદય હોય એનો ઉદય હોય એ પોતે એવું ના બોલે કે ત્યાગ કર્યો છે એમના તો સંસારમાં ત્યાગ હતો જન્મ થયો ત્યાંથી ત્યાગ હતો સ્ત્રીનો છોકરાનો બહેરા બધાનો ત્યાગ હતો જન્મ જ હતો લોકો શી દેખાય સાધુઓને તમને દેખાય છે ત્યાગ હતો છતાં પહેલા છોકરી હતી ભગવાન કબૂલ કરીશું મહાવીર ભગવાન ત્યાગ હતો જન્મ થી ત્યાગ કર્મણી ની નજરા કઈ ગયો પણ હા કરમણી નજરાત થઈ ને તું હા મૂર્છા જ ના હોય મૂર્છા જયારે મૂર્છા નથી એને ત્યાગ કેવાય અને ત્યાગી હોય મૂર્છા વાળા હોય તેને ત્યાગ ના કેવાયુ બધું એ અહંકાર ની મૂર્છા હું છું તેમ છું માં મૂર્છા જાત જાતી મુછાઓ ખબર એમાં કશું ભલે શુક્ર વરે શનિવાર થાય ને એવરી ડે શુક્રવાર મૂર્છા ત્યાગ કરવાનો ભગવાન વસ્તુઓને ત્યાગ કરવાનો નથી કહ્યું વસ્તુઓ ત્યાગ કરવાથી આપણને બોજો તો ઓછો રેજો ઓછો બાકી મનમાં જવા દે છે તેને ત્યાગ ના કર્યો તમને સમજ પડે મૂર્છા સમજ પડી ભગવાન મૂર્છા જન્મ થી નથી સંસાર માં હોય નહિ દીધ પુરુષ દીધી વાળી દીધે હોય બધું હોય ત્યાં સુધી માણુસ્વામી ગર્ભમાં આવ્યા ત્યારે એમને અભિગ્રહ કરેલો કે જ્યાં સુધી માતા પિતા હોય ત્યાં સુધી મારી રિક્ષા લેવી નહી ગર્ભ અભિગ્રહ કરેલો એમ શાસ્ત્ર માં આવે છે કે ગર્ભ માં આવ્યા ત્યારે અભિગ્રહ કરેલો કે જ્યાં સુધી માતા પિતા હોય ત્યાં સુધી મારી રિક્ષા લેવી નહીં માતા પિતા નો સ્વર્ગવાસ થયા પછી જન્મ થી તો દાદા ની અવસ્થા પણ જન્મથી એવી જોવી જોઈએ વધારે સાચું બોલતા જ આપણને માવી દેખાય બાકી હોટે ગાડી તો બધી રહી કોને આપણને આવું જોઈએ